મોહનભાઈ ત્યારે મેં કહ્યું કેટલું બિચારા કરે છે તારા સારું તે તું છે ના થઈ જ શું રાખ છે લઈ જવા તું હોત ને તો મારા બાપા દસ લાખ દેવું મૂકીને બધા એવા છે કે છે અમને તો હોય નઈ આટલું અમને બેગ જોતા આવડે છે ને બાપ અહીંયા શું બોલી રહ્યો છે મારા બાપા તો દસ લાખ બેવું મૂકીને જાય તો અરે વાત એ કરી લઈ જતો હોય ને તો તબર ભાગી રહ્યો આપડે જવાબદારી એક બી તૂટે બીજા દિવસે મળ્યું છે એ જ મારે કે મંદિર માં પૈસા પણ ના સાડા પૈસા લેવાય નઈ અમારા એ તો સહમત હોય તો જ અમે આપીએ આપીએ એટલે મેં ના પાસે મનુષ્યો કારખાનો કરે છે ધંધા કરે છે બધા આપડા જેવી બધા પંદર છે અને ત્યાં આગળ આપડા તીર્થકો નો ધર્મ થતો છે બંધ થઈ ગયું અત્યારે મૂર્તિઓ બે ત્રણ વાર પછી દર્શન દર્શન ખુલ્લા થશે તાર મૂર્તિ જોશો તાર તમને ભવ્યતા લાગશે હવે જે આધાર હોય ને તે દર્શન કરીએ તો ઘણો લાભ થાય બાકી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 આપણે સહી કરે નહી આવે એવું કૃષ્ણ ભગવાન તો હમણાં થયેલા પાંચ હજાર ઉપર પાંચ હજાર રૂપિયા હતા એકાવનસો ઉપર અને એમનું આયુષ હજાર વર્ષ નું હતું એક હજાર વર્ષ નું એમનું અરે એમના કાકા નેત્રા ને ભગવાન કેવાતા મોટા કોલબો હજાર વર્ષ નું રામચંદ્રજી આડા હજાર વર્ષ નું એમના પેલા થાય બહુ પેલા અને આ શ્રીમદ સાહેબ એ થી બહુ પેલા હવા લાખ વર્ષ તો એને છે હજુ લાખ વડે લેવાના આપડા મહાત્મા મોક્ષી એમની પાસે ઘણા મોક્ષી ગયા અરે પોતે આયુષી ના ભાઈ પૂછે છે એવું કેમ આયુષ બાંધી ના પોતે તહેવાર તહેવાર આત્મા જુદા જુદો જ નરે ફરે મહાવીર સ્વામી સાથે થઈ ગયા ફૂલમોન તે બોતેર વર્ષ નું જ આયુષ બેન પૂછે છે કે શ્રી કૃષ્ણ ભગવાન નો મોક્ષ નથી થવો કે શ્રી કૃષ્ણ ભગવાનોન થવાના છે પણ ફૂલ મોન નહીં તે ફૂલમોન થવાના છે કૃષ્ણ ભગવાન એમના મધર દેવકી અને એમના ભાઈ બળદેવ આ તણે કાયા કુટુંબ ચામડા કુટુંબના તણે થવાના ફૂલમોન તો હું તો નિમિત માત્ર નહી તો લોકો દૈનો કરી કેતા કે અમે કરી લઈએ આપણો મહાત્મા ના ભાઈ કે દાદા તમારે કશું કરશો નહીં અમે બધા ભેગા કરી લઈશું કાંઈ અમે ટેકો કરીશું બધા અમે બધા વાઘી અડાને પણ ટેકો કરીશું ને આ બહારના નથી કરવાનું અમે જ કરી કર્યા પણ એ લોકોએ બહુ કર્યા સારા કર્યા શિવ ભગવાન નો મોક્ષ કે શું થયું હવે બીજે બધે નહીં આપો તો ચાલશે તો તમારું બધું કઈ આ રીતે નહીં ચાલશે આમાં તમને હમઝર પાડીએ અમે આમાં પૈસા અમારે લેવા દેવા હોય અમારે આ સંઘમાં છો એક માણસ નોકરી નથી બધા કામ જ જાતે જ કરી પૈસા છે પણ નોકર માણસ નહીં અમે કલ્યાણ સ્વરૂપ ભગવાન કે પોતાનું કલ્યાણ થઈ કે બીજા કલ્યાણ કરે છે અને પેલા તીર્થંકર તો તીર્થ કેટલાય લાખ માણસ નું કામ કરીને સારું છે ને બા દાદા બધા દાદા મારી જોડે બધા પુન્યમની ખરી દા બધા આખી આખી ના જમારી વધારે વધારે તો સંગ્રામ ને જોડે આખી નાચ તમારી બાકી ના થાય આપડે મોટી કોલમાં ઢેરા શેર હતું હા દાદા તે એમને ખાલી પડી રિપેર કર્યું ને હા વરાંત આવે છે તે લોકો એ પેલું જાત્રા ના સ્થળ જેવું કરાય છે ત્યાં આગળ આવે તો ખબર નથી એમનો છોકરો પેલો છે હા હા બરોબર બેસ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 એના તીર્થંકર ના શરીરમાં હોય આકર્ષણ થાય આ સ્ત્રી મંત્ર બોલીએ આપણને કેવી રીતે ફાયદાકારક નીવડે બોલ એનો એ કેવી રીતે થાય જન્યુઆરી અંતરણ કહીએ ની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 બઉ થયું બઉ થયું પૂછવું છે જે આવો આવો દેખાય એવું જગત એટલું નથી એટલું વિશાલ ઘર બહુ વિશાલશે આ તો આ તો દસ ટકા દેખાતું હશે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 આપડે ઓળખવું પડે એ જાણે તો આ સંસ્થાનો કઈ નીકળવા આવે નહિ પાર જ ના આવે તો ઉપાધ્યો ઉપાધ્યો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 જંગલમાં ભટકતો જંગલ માં ભટકતોસારી દસ ગંદા ચાલતા હોય અને છતાં ચિંતા ના હોય એનું સાચું પેલા ભાવો એમને ઇન્કમટેક્સ નહીં કામ હોય કલાક ની વ્યાધી હોય પણ વ્યાધી નથી ખરું કે જેને ચોવીસ કલાક વ્યાજી હોય અને ટેન્ બની શકેજ્ઞાન ઘણા માણસો બતાડ્યો અહી એના માટે શું ફરું છું અમેરિકા આખો પ્રોગ્રામ હતો દર સાલ મારો સાડા ત્રણ મહિના નો પ્રોગ્રામ હતો ગામે ગામ શહેર શહેર માં છું અને આ બધા રસ્તો બતાડું છું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 આમ તો ચાર વેદ ભણો નહિ તો ચાર વેદ શું બોલે કર્યા તો આપણે પૂછીએ આત્મા કયો તો ગો ટુ જ્ઞાની ભેદ વિજ્ઞાની હવે જ્ઞાની તો આપડા હિન્દુસ્તાનમાં વીસ હજાર પણ એક જ્ઞાની કામલા ગયા બુદ્ધિશાળી એક જ્ઞાની કામ ના લાગે જેના બુદ્ધિનો ચોંટો ના હોય તે કામદાર અમારા બુદ્ધિ નો સરોવ ના હોય બુદ્ધિ ના હોય એટલે કામ લાગે બુદ્ધિ હોય તો અમને તમે ગાળો બોળો માર મારો તો અમે તે પણ તમને આશીર્વાદ આપીએ કારણ બુદ્ધિ નહી ને આ દેહ માલિક નહીં આ સત્યાવીસ હતી આ માલિક તરીકે આ મનનો માલિક નથી ને આ વાણીનો માલિક નથી સત્યાવીસ પોઈન્ટ સેવન યારે હિન્દુસ્તરમાં કેટલા એવા માણસો એ સમય હજાર માણસો છે નિરંતરક્ષણ વાત ભૂલાય કારણ કે વિજ્ઞાન તો આ ગપુ નથી આ એક્ઝેક્ટ વિજ્ઞાન આ આંતરિક વિજ્ઞાન છે બાહ્ય વિજ્ઞાન છે બાહ્ય વિજ્ઞાન વિનાશી છે અને આંતરિક વિજ્ઞાન કલ્યાણકારી છે માણસમાંથી પોતાનું ફૂલ સ્ટેજમાં પહોંચાડે છે શું કે ઇન્ડિપેન્ડન્ટ સ્ટેજમાં આ તો ડિપેન્ડન્ટ ભણવું આ તો આપણે પણ એમ શું થાય છે ઇન્ડિપેન્ડન્ટ એટલે આપણો કોઈ નહીં વર્લ્ડમાં અને આપણો અન્ડર હેન્ડલ નહીં કોઈ ડિપેન્ડન્ટ સારું ઇન્ડિપેન્ડન્ટ સારું કોને બોલાવી લાગે છે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 છ કલાક વાતો હોય નહી તમે ઉઠો નહી પછી તમારું કામ ધંધો બગડી જાય તો એવું કરવા માટે નથી આવ્યું તમારું કામ પેલું કરો અને પછી આ વાત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 કે દે ગોડ ક્રિએટર છે એવું માનું છું અમે ગોડ ઇઝ ક્રિએટર એવું માનું છું તો માણસ છે ક્રિએટર મારો છે ને આ તો ક્રિએટર કાય એકઈ સાલ ક્રિએટ કર્યો એક હા નો આદિયા એનો હવે નરનો એટલે જે ક્રિએ એટલે બિગિનિંગ થઈ ગયું કે નહીં ક્રિએટ થઈ લે યસ એટલે બિગિનિંગ થાય છે ને આંધા આરે બિગિનિંગ થાય છે ને આંધા આરે તો આ જગત અનાદિ અનંત છે કેવું છે અનાદિ અનંતની શરૂઆત અનાદિ અનંત ભગવાન એ ક્રિએટે વિરોધાભાસ વાત છે શું કહ્યું ક્રિએટ કરવાની જરૂર નથી આ વિજ્ઞાન થી God has not not puzzled this world at all. Par to e u creator. correct by relative not by real By relative real real only scientific evidence. Scientific evidence evidence. તમારા સંજોગો બધા ભેગા thai, તો જ કાર્ય થાય નહીં તો કોઈ બીજો કરનાર છે સંજોગો ભેગા થાય તાર જેમ સૂર્યાસ્તનાઓ ભેગું થઈ જાય અને પાણી થઈ જાય એ તમારા બધા સંજોગો ભેગા થાય તો નફો અથવા ફોટ તો એ બધું સંજોગો એટલે સાયન્ટિફિક સરકમ ચલાવી રીતે એ સંજોગો છે આ બધું અને તાર સાયન્ટિસ્ટ પૂછ્યું તો ભગવાન નથી તમે ભગવાન ના આવે તો આનંદ જેવી વસ્તુ જ ના હોય મુખ્ય વસ્તુ ભગવાન જ છે મને કઈ સાચું એડ્રેસ આપશો મેડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ બધા ક્રિએચર ની અંદર રહી રહ્યા છે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 એમ કે ભગવાન ઈચ્છા કરે કે મારે આ માણસ ને તપ કરી દેવો છે તો તરત જ તપ કરી દે એ કોઈ એમાં ચાલે નહી ભગવાને એના હાથમાં તત્કાર લીધી નથી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 ભગવાન અમને પ્રેરણા કરે સર્મ ચોરી કરે માં પ્રેરણા કરે ભગવાન ભગવાન જેલમાં જાય તાર જેમ જવાનું જે પ્રેરણા કરે ને તે ગુનેગાર કહેવાય પણ ફેરે ફેરેક બઉ સમજ આવે જેવું છે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 જે તત્વ જાણવા માગે છે તેને કે બીજા લોકો ને હું પેલો પૂછી દઉં તારે વાસ્તિક અલૌકિક અલૌકિક અલૌકિક ભગવાન એટલે આ બધું સાંભળવું પડે કયા કામના આનંદ ના છે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 વર્તમાન માં જ રે ભૂત રે ભવિષ્ય કાલે શું થશે એની બધા ચિંતા તો થાય જ ને કાલે શું થશે એની બધા ચિંતા તો થાય જ ને બાળકો ચિંતા નહીં વાત તે કરતા નથી હા અક્કલ કરે ચિંતા કોલ કરે તે વધારા કલર તો ના કરે એમ ઓછી એક કલવા બહુ ચિંતા કરે વધારે કલર તો એ ચિંતા કરવાનું પછી એને પૃથકર કરે કરવાની જરૂર છે કે કે આમ છે તેમ છે પૃથ્ક કરી એને આગળ જાય એટલે ચિંતા ના થાય વધારે કલર ચિંતા હોય ને હોય પણ દૂધ હોય દૂધ બરાબર ને દૂધ વધારે કલર તો ક્રોધ બહુ કરે એ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 એટલે ત્રણસો ડોલર નું ચાર ચાર છ ડોલર દાદા ભગવાન કરી છે કે નહીપ રે છે એ વક્તા એ છે તમે શોતા છો અને હું જ્ઞાતા દર્શતા આ શું વાગી રહ્યું છે શું શબ્દ બોલી રહ્યા છે નત મારી પાસે આવો વ્યવહાર છે બોલો હવે હા એવું કે માલકી વગરની વાણી છે આ એટલે સરસ્વતી કહેવાય શું કેવાય માલકી વગરની વાણી નોટ માય સ્પીચ ભગવાન થી બોલી શકાય નહીં ભગવાન બોલવાનો ગુણ સાહુડ નામનો ગુણ એ આત્મામાં ચેતનમાં નથી પણ અચેતનમાં છે જડમાં છે સાહુ નામનો ગુણ સાઉન્ડ જૈનિક વસ્તુ ક્રિયા છે પ્રક્રિયા આ બધું હિસાબ હોય ના હોય એના ગુણો ગુણથી ઓળખાય ને આ સોનું અને તોબુ ભેગું થયેલું હોય તો કોણ જુદું પડે એના જાણકાર હોય તો તુદું પડે ના પડે એ જુદું પડે જો તમે એવું બન્યું નથી પણ આ એક અપવાદ છે દિસ ઇઝ ઇલેવંત વંડર ઓપિ વાર નથી ગયા ભાઈ ભગુભાઈ ફાઈનાન્સિયર છે ને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 એટલે આખી જિંદગી માં કોઈનું ખરાબ ઈચ્છું નથી અને કોઈનું ખાઈ નથી બોલ્યા અને સાચો રોટલો કમાયા સાચું બોલ્યા અને સાચો રોટલો કમાયા ચોરી કરીને ખાવું સાચું કમાવું મારી દાદાજી સાચું બોલો ને તમે સત્ય બોલો અને કોઈનું ખરાબ ના ઈચ્છો એમાં જ ભગવાન દાદુ બેસે આ ડેફિનેશન ભાવના એવી રાખવી જોઈએ પણ આ તો હું તમને સમજાવવા માંગુ છું વાસ્તવિકતા પદ્માસન વાળી ધ્યાન કરતા હતા પછી મેં કઈ શું કરો છો તમે હું ધ્યાન કરું છું સારું બિનદાડે કર્યો તા એ પદ્માસન ધ્યાન કરતા મે અને તમે કરતા પગની બાંધો નથી જરૂર નથી કરતા એવું એ વ્યક્તિ ને માણસી કે આ દાળીએ કઈ નાખી આપડે બીજા કે આપણે સાધન બધા ના આપીએ આ દાડી કઈ નાખો છે એકલો જ હોય પોતે એકલો જ બીજા કોઈની હેલ્પ ના હોય એટલે આપડે જાણવું છે ના જાણવું તમને કેમ લાગે દાઢી ડાળી આપડે કઈ દાળી કરતા આવડે ત્યાં ડાળી તો બલબલ એક ચાર વખત કરી નાખું પછી આ આપીએ બધું તો આપણે કઈ દાળી કેમ નહી કરી રેઝર આપવો તો ખરું રેઝર કરી ત્યાં કઈ એટલે સમજવું પડે સમજવું તો જોઈએ ને આપડે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 એવું જાણે છે કે દાદા ભગવાન પોતે કેવડે હું દાદા ભગવાન ની જ લીલા છે પણ ભગવાન શું છે અને શું નથી એ જાણવા જેવું છે એ જો જાણે તો ભગવાન કોઈ આરોપ ના થાય આ તો ક્રિએટર કરીને કુંભાર બનાવ્યો છે ને શું કરું બરોબર બે ત્રણ ઉભા થાય એટલે આક્ષેપો આપીને શું કામ છે એ આવા ભગવાન જેવા ભગવાન એને આક્ષેપો આપીને શું તમને ફાયદો પણ આ લોકોયા સાધુ સૈન્ય સમજે નહીં એ ભગવાનને બનાવ્યા એ ભગવાનને બનાવ્યા એ થઈ ભગવાનને બનાવ્યા કે આ થાંભલો છે લાકડાનો તે થાંભલા એવું કહે શું કાંઈ તો લાકડા બાળકીઓ ખેડૂતો શંકા પડે કે ચાલુ ભગવાનને બાળવાન છે ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન મેનમેડ જે છે મેનમેડ એમાં નથી કુદરત મેઇડમાં બધામાં છે પાણીમાં હવા બધામાં છે પણ મેનમેડ નોટ ઇન ક્રિએશન મનુષ્ય જે જે ચીજો ને તેમાં નથી એટલે જ્યાં તે ખાજો બીજો લાકડા વારજો ને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 મોટા મોટા બધા સાયન્ટિસ્ટો બધા વકીલો ડૉક્ટરો બધા આખો બધા છે બધા પ્રશ્ન જબરજસ્ત બધા પ્રશ્નો જવાબ મળવા જોઈએ અને એ બધા કરેક પ્રશ્ન દરેક પ્રશ્ન કરે કારણ આ એ ઓરિજિનલ પ્યાગ્રકર છે મારું હોય તો ભૂલવાજ થાય મમતા વગેરેની વાણી રજા આપો છો જઈએ થઈ જેનાથી કઈ આપણા ધ્યેય તરફ પહોંચી શકાય વગર નું જીવન આવે છે ખાઈ પીને મોત કરીએ અને આખો દો ચિંતા વી ફેરાય કરીએ જીવન જીવન ધ્યેય કેમ કે મનુષ્ય પણ મળ્યું મનુષ્ય પણ જાય એનો સ્વ એટલે મનુષ્ય પણ પછી આપણે ધ્યેયને પહોંચવા માટે શું કરવું જોઈએ સંસારના સુખો જોઈતા હોય ભૌતિક સુખો તો તમે ભૌતિક સુખ પાસે જે કંઈ હોય તે આપો લોકોને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 સુખ લોકો કેમ કેવી રીતે આપીએ પૈસા નથી પૈસાથી અપાય છે એવું એટલું જ નથી એના એની જોડે ઓબલાઇઝિંગ કરી શકાય એનો ઝઘડો કરી શકાય સલાહ આપી શકાય બધી અનેક રીતે ઓબલાઇઝ કરી શકીએ એમ છે એમ અને આપણને બે ગાળો લઈ જાય તો પછી આપણે મનમાં વિચારો શું થાય છે પછી આપણામાં વાઇલ્ડનેસ આવે છે લોકો આપણને ગાળો બોલે માણસ માણસ પણ રહેતો નથી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 એટલે આપણે જમે કહી દેવું કે બે ગાળો લઈ ગયો એટલે જમે કહી દેવું કે આપણો હિસાબ પછી ગયો કંઈ મારો પૂર્વક્રમનો દોસ્ત છે તેની તમે નિવેદ છું અને બધા હિસાબ પછી આપણે જો પછી પોસ્ટ ધીરીએ તો પછી ધીરીએ પછી ફરી આપણો બંધ કે દે ખોટું છે બરાબર કઈ જીવન જીવાનો છે આપણો હોવો જોઈએ એ તો આપણો બનકે દે શું ખોટું સાસુ સાસુ દુઃખ રહેતા હોય એનું હોમુ પાછું ફીરે ફીરે કરીએ આપણે જાણીએ કે દુઃખ લેવા આવ્યો છે હિસાબ છે પેલા ચૂકવે છે તો આપણે અને જેને કંઈ એવું હોય સાસુ કે બહુ સાસુને દુઃખ દેતા હોય તો મને અહીં ખાનગી એમ દઉં હું સમજાવું કે ચાલી જઈ અને તું તૂટી જઈશ આમાંથી નહીં તો તું કોમ્પ્લેક્ષ કરું છું તારા કેસમાં બંને વાહીલ સાહેબ પછી રહીશું તે માણસ એને માણસ થઈને જો વાઈલ થઈએ તો એના અર્થે જ કેમ લાગ તમે કઈ કઈક વિચાર હોવા જોઈએ ધર્મ એટલે કઈ ભગવાન મૂર્તિઓ ધર્મ તો આપણે પોચવું એમનો જોડે જોડે એકાગ્રતા માટે આપડે કોઈ પણ સાધન કરીએ એવા જુદી વસ્તુ છે પણ એકાગ્રતા અમે કરો છો બધું એકાગ્ર છે એમાં શું કે પોબલાઇઝિંગ નથી રાખો નક્કી કરો બધા ઓબલાઈઝ કરવા સા જશે શું નક્કી કરો મારે વાયલ નથી થઈ શકે મુશ્કેલ છે ના મુશ્કેલ હોય તો નક્કી કરીએ નઈ કારણ માણસ છો ભારત દેશના માણસ છે છે ઋષિ મુદ્ર ઋષિ મુનિયા પુત્રો છે તમે ભયંકર શક્તિઓ તમારી પાસે પડી રહી છે પણ તમને પડી આમ લાગે તો તમે આ મારા પ્રમાણે કરવું જ છે પણ આમ વાયરનેસ ક્યાં સુધી કર્યા તમને સુખ પડતું નથી વાયરલનેસ સુખ પડે છે ના એટલું દુઃખ જ નતરો છોડ રાતે જ ના આવે તો તમે ગાળો ભાડીને આવો તો તમને રાતે નહીં આવે અને તમે ગાળો દેવો જમે કરી દેશો ગાળો ગાળો દેવો જમે કરી દેશે ચોપડા હિસાબ ચૂકતો થઈ ગયો અને ચોપડાનો ખરેખર હિસાબ છે તમે ના જોડો તેથી તમને એમ થાય કે આ નવો માણસ આપણે ગાળ ભોળે છે એ પોસિબલ છે નહી સમજો ને એ વિજ્ઞાનથી હું કહું છું કે એ પોસિબલ નથી એ જે આપે છે એ તમારો હિસાબ જ આપે છે આ વર્લ્ડમાં કોઈ પણ તમને વસ્તુ આપે છે આ હિસાબ જ આપે નહીં ખોટી થાય છે કારણ એની અનંતક્તિ જબરજસ્ત શક્તિ કરી અને તમારી પાસે માગો તો હું આશીર્વાદ આપું કેમ ના થાય કામ કેમ ના થાય આશીર્વાદ કોણ આપી શકે કે જે દેહના માલિક ના હોય દેહ ના માલિક ના હોય તે આશીર્વાદ આપી છે દેહ ના માલિકે દેહ ના માલિક માલિકે એમાં કઈ આશીર્વાદ બરાબર જેવા આવે ખરા પણ જેવું જોયે એવું ફળ ના મળે તમને કેમ લાગે છે સાચી વાત છે આશીર્વાદ તો તે જ આપે કે જે દેહ ના માલકી પણ ન ધરાવતા હોય શું આ હું વાણી નું પણ હું મારું નથી આ સ્પીજ આ મારી ન બહુ સારું બોલ્યા સ્પીજ કોની હા આત્માની જે સ્પીજ તમે કહો છો તો આ બસો ડોલર કે ત્રણસો ડોલર નો હોય છે તો એ બોલે છે હું ને જવું ને તો મારા જેવું જ બોલે તો બધી આત્મા ચારસો ડોલર નો થયો एवं नहीं खरेखर आज कहू हंड्रेड परसेंट फेक्ट कू क्या बोले हंड्रेड परसेंट फेक्ट बात करूरिजिनल बोले से ते सोता छो अता रस्ता छू आ शूँ बोली रही है यू ध्यान मेरी पास ना आप कोई मणस बोली सके जीव आत्मा में बोली सके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 જવાબદારી વાળો ફેકે છે કે બે જવાબદારી તમને કેવું લાગે બે જવાબદારી વકીલ જવાબદારી વાળું બોલતા બે જવાબદારી બોલતા બે જવાબદારી કે वकील केस लड़े जवाबदारी वाल बोले हाँ जवाबदारी वालू बोले जवाबदारी वालु वक्य एक पर बोलव हो तो एक अर्धो कलाक विचार कर जवाबदारी वाले जवाबदारी वाल वक्य એક અડધો કલાક પછી વિચાર કર્યોગર બોલાવી નહીં નહીં તો બંધે જઈએ આપણે એટલે આથી બોલીએ છીએ નહીં તે તૈયાર થયા પછી બોલે છે શું કર્યું અને પાછળ એ કોઈને એમ કે બોલ્યો બોલ્યો અને હું કેવું મેં પ્લીડિંગ કર્યું બીજી વખતે બરાબર પ્લિંગ ના થાય તો આપણે કે કેમ આથી પ્લિંગ બરોબર ના થયું કે તારા ભવિષ્ય આંકા છે ને મારું હું બોલાવ્યું આવું સારું આંખું છે પ્રારબ્ધ કે છે આવું બોલે ને ન બોલે એટલે બધું આ જગતને સમજવાની જરૂર છે અને આ જો સમજીને આગળ વધીએ તો આનું નિકાલ આવે નહીં તો દિવેડ અને ઘરમાં પણ